સમજણ કરે જે છૂટેલો હોય તે છોડાવે જે બંધન મુક્ત થયેલો હોય જે મોક્ષ નું દાન આપવા આવ્યા હોય તે આપણને છોડાવડાવે બંધાયેલો શું છોડાવે આપણને જેને ક્રોધ માલ માયાલો છે છતાંય ખાલી નહી કરતા ને ખાલી નહીં કરતા ને એની બાળુ હાલતા નથી કે પછી વડીયો ખાલી કરે નહીં ભાડું આપે છે એ લોકો ભાડું આપે છે તમને ભાડું આપે છે પેલા કશાય ચાર જણ જાય છે જોયેલી નહિ નહીં નહિ બળતરા જોયેલી ના હોય એવું માણસ ના હોય ને અનુભવ નથી એમ કંટાળો આવે છે હજુ બંધ થયો નથી નહીં બંધ થયું શું કેમ કેવાય બંધ થયું છે મોક્ષ હાથમાં આઈ ગયો મોક્ષ ની લગામ ભટાયક ભટાયક ભટાય જૈનો ને આર્થ ધ્યાન દ્રૌ્ય ધ્યાન અને મુસલમાન ને આર્થ ધ્યાન દ્રૌ્ય ધ્યાન છતાં આફ્રિકાના જંગલી ને આર્થ ધ્યાન દ્રૌન એમાં ઘેર શું રહ્યો મોક્ષ સ્વભાવ છે પોતાનો તમારો સ્વભાવ જ મોક્ષ છે પણ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે કઈ ઉપાય કરવા પડે ને અત્યારે અત્યારે મોક્ષ સુખ ભગવતા નથી તમે છ મોક્ષ કરો મોક્ષ કઈ જવાનું નથી કોઈ જગા એ તમે મોક્ષ જરૂપ છો એ ભાન થવું જોઈએ વૈષ્ણવ છે ખરેખર નટવરલાલ છો કે એમ કે છે કે માણસે મુક્ત થવું જોઈએ તો મુક્ત થવું એ શું છે પોતાનો સ્વ છે પણ પોતાની પ્રવૃતિ શું કરવી જોઈએ માનો છે ને માનો છો નટવરલાલ તમારા જ્ઞાન માં નટવ લાલ છે બધું જૂઠું છે શું છે જ્ઞાન દર્શન ચારિત્ર સંક થાય એનું ના મોક્ષ મોક્ષ છે મોક્ષ તો તમારો દેખાય છે મને ભાઈ એમનો મોક્ષ તમને દેખાય છે તમારો મોક્ષ નિશાળે ભણ્યા ગયા કરવું જોઈએ ના પણ કઈ નિશાળે ભણવા ગયા તા હવેલામડા મોક્ષ માટે તો જે મોક્ષ નું દાન મોક્ષ એટલે મોક્ષ એટલે શું પણ મોક્ષ એટલે દુઃખ ગમે છે તમને ના થાય નિરંતર પરમાનંદ સુખ માં તમને દુઃખ થી મુક્ત થવા નથી ગમતું મને લાગે નહી જ રહે છે દુઃખ અને સુખ તો સાથે જ રહે છે એટલે બધા ગમે છે સુખ દુઃખ નતા અસાતા છે શું છે સુખ દુઃખ નો લોકો ભ્રાંતિ થી બોલે સુખ દુઃખ સાચું દુખ હોય નહી એવું જોયેલું નહિ ચાખેલું નહીં સાંભળેલું નહિ પણ વાંચેલું નહિ ને વાંચેલું ખરું છે વાંચેલું છે જય સચીક તા અને અશાતા વેદના એક જાતની એક જાતની વેદના છે એ સુખ નથી સુખ એ વેદના છે અને દુઃખ એ વેદના છે સુખ વેદના હોય તો એ સુખ જ ના કેવાય સુખ દુઃખરૂપ લાગે સુખ જ દુઃખ લાગે ખાવો પડશે તમે શું કહો હા એનો એ રસ તમને દુઃખદાયી થઈ પડે એને સુખ જ કેમ કેવાય જે સુખ વધારે ચાખીએ એને દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કેવાય આ તો બધા ભ્રાંતિ વાળો ની જંજાળ છે શું છે આ તો બધું તમને ગમે છે ખરું તમારી મસ્તી છે ને કે નહી રેતી મસ્તી અને મસ્તી ના રહે બીજો હોય છે ને પીયા છે ને કઈ પછી મસ્તી કઈ ની કઈ મસ્તી નો સાધન હોય છે એની કિંમત કેવાય એવી નથી એટલી બધી કિંમત નો હિન્દુસ્તાન ના મનુષ્ય ની વાત છે હિન્દુસ્તાન ના મનુષ્યો કેમ આપેર પાડીએ છીએ કે જે લોકોની બિલીફ માં પુનર્ધર્મ છે આઈ ગયો છે એવું અને હિન્દુસ્તાનધન્મા હે એ હિન્દુસ્તાન લોક નો એક માસની એક મિનિટ ની તો બહુ કિંમત અફેદફે વપરાઈ જાય છે આખો દાડો અફેદફે ભાન બે ભાન પણ જે કામમાં લાગી ગયે કામ માં દંત પુસ્તકો વાંચ્યા છે જે કે જાણીએ છીએ બીજાને સમજાવવામાં થોડો ટાઈમ કાઢીએ છે એમ કહે છે કે આપણે જે કે જાણીએ છીએ પુસ્તકો વાંચીએ છીએ તેમાંથી પછી બીજાને સમજાવવામાં થોડો ટાઈમ કાઢીએ છીએ બરાબર આપણે જાણ્યું નથી બીજાને શું સમજાવવાનું છે જાણે બીજાને શું સમજાવીએ અમે કે સાચલીજીને સંભાળવા જોઈએ છે અમે પાસે જે જેતાઓ ઉપર ઉપનિષદ ઉપર જે કે સાંભળ્યું છે જ્ઞાન તો ઠોકર પ્રકાશ પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે ઠોકર વાગે નહી ઠોકર વાગે છે તમને કોડો કેવી જાત ની ઠોકર અકળાટ ચિંતા ઉપાધિ કઈ થાય છે એકલા પૈ દે અકળાટ ચિંતા થાય છે અકળાટ ચિંતા એ શું છે ધંધા ને લીધે છે તક ના બૈરી લીધે છે તક ના ભરત રાજા તેરસો રમકીત નતું જતું જોયે ને કેવા ભરત રાજા હતા ચક્રવર્તી રાજ હતું અને તમારા આમ તો થોડોક ધંધો પાંચ લાખ રૂપિયા દસ લાખ દેવાશે વધારે એટલા ધંધામાં તમે નટુભી છો એ સાચી વાત નથી ને તમને કેમ લાગે છે એ તો ઓળખવાનું સાધન છે અંબા પરફ્યુમરી ઉપર લખેલું છે એ કઈ તમે છો એ તો દુકાનો ના માલ જુદો એનો એના માટે શું કરવું જોઈએ એના માટે તો જે મુક્ત થયેલા હોય ત્યાં જઈએ તો આપણને કઈ અમને કરી આ બધી કરો છો નટુ બી છો જોઈએ તમારું પોતાનું સેલ્ફ નું થઈ જાય તો એ થઈ જાય દુનિયા ની વરિજ એમ પણ હોય કોઈક અપમાન કર્યું કે ઊંઘ ના આવે આખી અડધી રાતે ઊંઘ ના આવે અપમાન કર્યું ના ઊંઘી અને કોક નું અપમાન થાય છે આપડું થતું નથી આપણને તો ઓળખતો જ નહિ તમને કોઈ ઓળખે ઓળખ રસી પીને ઓળખે તમને કોણ ઓળખે તમને કોઈ ના ઓળખે નટું પીને ઓળખે તમને કોઈ ઓળખતું જ નહી તમે તમારી જાત ને ઓળખતા રહી છે કે પોતાનું સ્વરૂપ પોતે કોણ છે એનું સ્વરૂપ આ જેમ આપતા હોય તો એમ નઈ દૂધપાકે જાગૃતિ ઓછી થઈ જાય જાગૃતિ ઓછી થાય હિસાબે આ દુનિયાના ઘરના દુકાન ના હિસાબે યાદ ના આવે તેમ આ જાગૃતિ છે તમે પોતે જાગૃતિ છો જાગૃતિ સ્વરૂપે છો બે ભાન ઊંઘે છે બોલો ઓળખવા માટે શું કરવું હા એ અહીંયા આવજો ને તને ઓળખાવીશું એ પ્રશ્ન બાજુ એ મુક ને એ અમે કરાવ જેટલું પૂછે છે ને તમને એમ નઈ કે તમે આવું કરી લાવો તમારી થાય નથી સાંભળું સાંભળું છું બરાબર છે કે આજે કામ ક્રોધ લોભ મત્સર મધ એ જે વસ્તુ છે તો કે છે હું જ્યાં સાંભળવા જાઉં છું ત્યાં એવું કે છે કે આ વસ્તુ ઈશ્વર આપેલી છે એટલે એને કોઈ કાઢી ના શકે એમ હાથી પેલો કેનારો તમને હાથી કે છે ક્યાં ઈશ્વરે આપેલી છે એવી આખી દુનિયા નું ગ્રોત માન મા આપેલા છે એમ કે છે એ વાત હાથી ખોટી તપાસ એ કરતા બદલાવી શકાય છે એના જુદી રીતે ઉપયોગમાં જીવનમાં લઈ શકો છો પણ કાઢી શકતા નથી એમ કે આપેલી જ ભગવાને નથી આમ કે અમારા છે આ એક વસ્તુ આ બધે જે છે તમે જુદા રૂપ ક્રોધમાં સદઉપયોગ જ હોતો નથી એ સદઉપયોગ એનો હોતો નથી પોતાની નિર્બળતા ઉત્પન્ન થાય થાય ક્રોધ થાય સમજ કરવાની જરૂર નથી તમે શબ્દો થી સમજાવો ને તો બધું સમજી જાય ક્રોધ થી દબડાવો ને એ દબડાવવાનું આ શું ચીજ નથી પોતાના દુર્ગુણો ઉપર ક્રોધ કરો એમ બીજે તો કે સદઉપયોગ થયો પોતાના દુર્ગુણો ઉપર કોઈ ક્રોધ કરે હોત જન્મ્યો નથી અહિયાં આગળ શું કહ્યું એવા જો જન્મ્યા હોત ને તો અહી મોક્ષ થઈ ગયો હોત ના જણાય એવું છે નટુભાઈ તમે જ વકીલે તમે ના આરોપી તમે કેટલી ભૂલો કાઢો એટલા બધા અપાર દોષો છે રોજ હજાર હજાર નીકળે તો ખારી નઈ થાય ભગવાન મહાવીર શું કે છે હિંસા ના સમય હિંસા રાખો બે માણસ હિંસા નું અત્યાર વાપરે તો આપડા હિંસા નું વાપરો તો કુ ખાવશે નહી તો હિંસાથી હિંસા ગોદાળ બંધ થવાની નથી શું કયું